આ વિશેષ પરિણામ આપમા અને અનાત્મા ભેગા થવાથી ઉત્પન્ન થનારું પરિણામ ज़वस्तु। ज़वस्तु। आत्मा, थे थे। आत्मा तो अशेष परिणाम हो। नहीं होती જો એતો વિશે પરણામ પર રહે ને આપ તો તંશન પરણામ જાયે જોરે દેનતિ પર ના કા એટલે વિશેષ પરણામ અહી છૂટુ પાડવું પડે છે એટલે જોરે છે સતર પર ડરીને છે એટલે અરવે એ આ તો બનતી જાય છે તો રહી જાય એટલે કતે નહીં મારા મત આ તો એટલે જ્યાં સુધી પુદ્ગલ પરિણામને પોતાનો માને છે એ વિશેષ પરિણામનું મૂળ કારણ છે હા જોઈએ થવાથી પોતાનો મનાય એ રોગમાં નાય રોગ ભોગાય છે એનાથી અસ્તેખાય संसारમાં તે કોઈ પરમાણુ નું નું જ્ઞેર અભંતસカルમાં સમેલન મન તો અહંકાર અહંકાર એના વાર અહંકાર નું ક્રિએશન એમ અહંકારનું ક્રિએશન છે મન ક્રિએશન બીજા અત્યારનો વિચાર આવો અત્યારનો વિચાર આવો એ અત્યારના અહંકાર નું ક્રિએશન છે અત્યારે વિચાર આવે વિચાર મન નો વિચાર એ અત્યારના અહંકાર નું ક્રિએશન હોય છે પેલા ક્રિએશન પરિણામ ત્યારે આવશે પરિણામ પરિણામમાં બીજ ખર્ચ પડે પરિણામ એ વિશે ના so, <laughs> ખબર નથી જ્ઞાન જાણે તો એવામાં કરતા રહી થાય ના હોય ના એટલે એ વાત નીકળી હતી એટલે આ સામિત્ર ભાવ ને લીધે વિશેષ પરિણામ ઉભું થાય છે અને વિશેષ પરિણામ ને માને છે क्या सुधी तेरू बीज पड़िया करे आशेष परिणाम सेव जाने चे, परिणाम है आशेष परिणाम जा विशेष परिणाम से એને અજ્ઞાન થી મુક્તિ કીધી અને વિશેષ પરિણામ નો એન્ડ આવે ત્યારે એન્ડ આવે ખલાસ થઈ જાય ખબરતો નથી आने आने था में आ, दो दो नहीं पर क्या जोड़े <laughs> <एव ना सुन्जी। laughs> एक एक एक ज्ञा नजीक एक है ज्ञा हम आप करो आ बुध व्यवहार करो छो जुरे આ તો મનમાં એ જુદો પડ્યો મન જુદું ને હું જુદો એટલે આગળ પરિણામ દેખાય મન કામ નું નહી સ્વરૂપ છે મન તો કરે મન શું આવે છે જોડે એ કોને કહો સાથે ઉત્પન્ન થાય बीजा बदा भले भेद ज्ञा अत व्यवहार में है तो बीजा तत्व पबंधे ज्ञा व्यवहार में है अत्यार તો બીજા તત્વો પણ સંબંધો ના છે પરિણામીક સ્વાદ નમિક પરિણામ દાદા સાધુ નું સીધું આપવા પકડેલા બીજી માથા ને ભંગર જોઈ જ નહી આ બધું કામ નું નહિ મનમાં પૂરો કરવો પડે પૂછાયે જરૂર છે जो मूल सिद्धांत है प्राकृत गुणों ना अनुभव प्राकृत गुणों प्रकट थे करते तब आत्मतशो ए स्वाभाविक गुणों उत्पन्न તમે કોણ જે પ્રકૃત ગુણો વેચતો હતો પ્રાકૃત ગુણો મારે પ્રકટ થાય મતલબ ગુણો ઉત્પન્ન થઈ આત્મા થઈ ગયો બસ ગુણો તમે ચર્ચામાં તો આ તું શંકા ભરી ગયો છૂટો પડ્યો કે મુંગી દીકતી હમદાન ઓલો જે પંનો છે એ દાદા નવ કલમોષુ કહેતે એ દાદા ભગવાન શક્તિ આપો છો લોક કહે આ તો થાય એ નથી કહેતે તો કરવા મંજેલા ઓલા બાડા બાડા કહેતે તો બધાય ગરો કરો કરો છૂટુ ભાઈ જારાર જી જ્ઞાન જ્ઞાન શું ન્યા કે આજે કોહવા નહી સુખ તો કોઈ નમેસ નથી પડતો અભિપ્રાય લીધો પડે એટલે છૂટો આ મોક્ષ માર્ગ નું રહસ છે હશે ને હું છતા અભિપ્રાય થી મુક્ત કરવા માંગુ છું ખોટું છે એવું અમારો પેલા ખરું છે અભિપ્રાય અભિપ્રાય બદલાવ ના જો પાંચ આજ્ઞા છે ઊંચા ઊંચી તમામ શાસ્ત્રો આપણી સાસો નું છે શાસ્ત્ર આજે સવારે પેલી બઉ સરસ વાત કરી દાદા કે લોકો દાદર સ્ટેશન ગયા પછી પેલું બોર્ડ બોર્ડ ને જોયા કરે પાછો આવે બઉ આપ્યું પણ આક્રમ ને એટલે વટલા સ્ટેશન આવ્યા સિવાય સ્ટેશન પહોંચી જાય છે એટલે પેલા પાછલા સ્ટેશન માટે કઈ પસંદ ના પેલી પણ સરસ વાત નીકળી હતી ના સાઈડિંગ માં તો ઉભો સાહેબે કોણ પગથા જોડવા લાયક વસ્તુ પછી ચડાવતું હતું પેલી બાજુ છોડવું તો મળશે એવું કે છે પણ આજે આ દાખલો આપો ને તો તરત ગેડ બેસી જાય લોકો બહુ જુદી જાદા પણ જુદી જુદી દાખલ કરે છે મારે કરવું પડશે ને અને આ કરવાનું પગથિયા एक बीजी बात अभी थी बोल खेल दादा ना तो पहला फोटो पर पे मथा पर शूरत तो खसेड़ी नाको हमें ना निकले पेला खसे खसेड़ी सकूत फोटो का हम ना कसे बताए क्या हमें ना कसे आपे कहू के आ मन वसन काय क्रिया ते जी रहा એ બધી ફોટા જેવી છે ફોટા ના ફૂલ જેવી છે અને ખા માટે જે માથા કરે છે ને કારણ બને છે આ તો મારી જફત આવી જાય ને બે લાગે જાય એનું વગર કામ કરતું બંધી જાય છે એક જ વાગ્ય થી વૃદ્ધિ બંધ જાય મંજુ હશે ઉછળે છે બઉી જાય મારી વાત દીકર સમજી જાય ચંદ્રકાંતેરે ઘર પણ એક બાજુ આપડે જે ફોર પાડે છે ને गतवा शब्द शब्द पा कढ़ाको यु जुदा एक्सप्लेनेशन एनुंच अजंको एनु एक्सप्लेनेशन जुदू जो डेटा ना साहबा है ગરીબ ને ફાશા તુમ નીલે રાશાલે તુમ કાર હમજે ને હમજે કરા બનાકલા ભગ કયે તમો ભકાકા મરે રે તા આ ડાગલા સે કંતે મુઆમ કરે અને કડા ભગ્યા બોલી ના કે કે તો કરતા રહી તેમ હમ તુને કદા દમ બોલું એક નય ક પૂ આ મા આ બધા ઉઠ્યા તો તોય ગડબડ આ બધા બેઠા રહેલી હતી કરું કરતો સગાદન બોલ્યો મે ઇમેજી દે માલ ઉઠે આ બધા રહેતા મારે એ ભૂલતી કોક આદે આમ કાઈ દેના ન બેલી જાય ભૂલી જાય લોકો આટ કરે ડેવલપ કરી જગત નો નિયમ એવો છે કે જગત નો પરિણામ ને કોચ કહે છે બરોબર તાવ આવ્યો કે તાવ જાય છે ભરે રહ્યો તો તે જાય છે એક બે ડિગ્રી હા તો એક થાય દવા લઈને જાણું પડે એટલે ફરી મારી નહી રહ્યા પાછું ફરી પાછું બે વાર પછી આવતી પાવરિશાઈ કેટલું બધું જોર કરી કેટલી ગરમી કરીને પછી પાવર બહાર કાઢે તારવાનું આખું છે સબર નીકળે છે આવતો કે છે ઉગ્રહ થઈ ગયો એટલે ઉગ્રહ નીકળે જ નહીં ત્યારે થઈ નીકળે મને ભરી દીધી થઈ ચિંતા મરી ગયા કે મરતા જન્મ્યો ફરિયાદ કરતી હોય જન્મ્યો ફતી હોય પણ આપણા લોકો એને મર નહી કેતા બે લાકડા છૂટો પડતા કપાયું કે કપાયું કેતા કપાતું હતું ને કપાય છે બે લાકડા છૂટા બેટ સુ ને લાગતું કપાઈ કરું એકદમ કપાસનું છે કપાસતું કપાસ કરતો હતો મર્યાદ કરતો સેકન્ડે શેકડે મર્યાદ કરતો મતું છે નઈ બધાને ઓછા થતા જયુષમાં વર્ષો આટલું આયુષ્ય જેટલું ઉભો એટલું થતું ગયું બરોબર मेरे करना करे ना वक्य निकले तरह तो शब्दों को आनंद के सिद्धांत प्रकट कर एक एक शब्द थे तो पजल ने करना पुतल पजल जा ने उभू करनारुतल है सोल्व करना पुतकल जाने त्या को वक्य हो तार पी आखू आत निकी पे वक्त फरात निकी थी एना पजलना अन्नुसंधान वाला बदा वक्यों हम सामने आया करता हो पजल इट सेल्फ जर आर टू व्यू पॉइंट टू सोल्व दि पजल एक के चालू है અમુક વખત અમુક વખત પાછા નથી દેખાતા અમુક વખતે નથી દેખાતા પાછળ બુદ્ધિ સુંદર હોય તો સ્પષ્ટ દેખાડે બુદ્ધિ સુંદર હોય છે સ્પષ્ટ દેખાડે મોટું જીવવાનું એક સાધન છે બહુ સરસ માં સરસ એટલે સમાધિ બહુ જીવવાનું કેવું તમારું પેટમાં દુખતું હોય માથું દુખતું હોય પણ સુઈ ગયા એટલે સમાધિ નહી ભાઈ હું પેલું જોલે રહેશે તને કઈ લાભ થાય છે કઈ ન હોય ન હોય આ આ આપના들아 આ ટીયા કમરે છે ને વાક્યો એ વાક્યો નમે મે નમે મે એ નાચે આ નકરાણી જુગાડન મનથી જરા એની સમ 29 તાનમાં ગંગાની સમી આ દાબી સુધી ગયો ઓન સુધી ઘણલાં સ દાદા દાદા દાદા મારીયે સાયુટ જજ મારીએ તો પેલા હરિગુટ અન્યાય ગોઠાય પછી એમ નામ ના દે તો એ પાછું પડી અન્યાય પછી કોકવાર બૌ જ જાગૃતિ આવે એટલે બહુ મજા આવે કોકવાર એવી અકડામણ ઉભી થઈ જાય કે મિત્રતા થાય કે દુસ્મરા થાય પણ જોડાય અને મન ને ધ્યેય તરીકે જોઈએ કુશન ધ્યેય જોવા જોઈએ સત્સંગ થયા પછી એવું બી થાય છે એના માટે વધુ જ ના હોય ને કારણ માટે નથી કરતા તમાર માટે કરજો કરી ના કરાય પોતાના માટે પોતાના ઉપયોગ નહીં કરવાનો પોતાના ઉપયોગ પોતાના કુટુંબ માટે કરી બતાવું છું શું કરી બતાવ સત્સંગમાં મારું મન ફસ થઈ જાય આનંદ તો ઉડી ના જાય આનંદ લે આખું જગત મસ્તી પડેલી મસ્તી માં પડેલું છે મંદી મસ્તી થાય જાય પચાસ કરે એટલે આપડે કેટલું કેવું કે આપડે આપડા આપણી સમજણ ઉપર શું તમે સમજાવ્યું એની વેલ્યુ આપડી સમજણ ઉપર છે એ આમ रिलेटी वेल रि वेल्यू करवा पचास करोड़ करो जित सतोष जो एट्लो करजो वेल्यू बराबर बराबर वेल्यू कर लायकात पर आधार राखे न लायकात लायका लायकात લાયકાત હોય જે હોય જે ના લાયક થયો હોય તે નહીક થયો ને એમ લાયકાત ના લાયક થયો હોય તેની લાયકાત છે વિશેષ નહીરવિશેષ કેવું શું કહ્યું નિર્વિશેષ દાદા એ કહ્યું તે ભલે કે આ સંપૂર્ણ નિરંતર અભો અનુભવ નહીં રહેતો પણ નિરંતર પ્રસિદ્ધિ મને રહે છે પ્રતિક્રિયા છે એ છે તે અનુભવ નું કારણ છે અને અનુભવ એ વર્તન નું કારણ છે દર્શન જવા છે હવે શું થાય છે દર અસલ એટલે અર્થ સમજાવો આપનો શું અર્થ થાય ઉર્દુ શબ્દ છે એકદમ સાચી દવા અસલ તો ખરી પણ દર એકદમ સાચી <laughs> પલટો થાય ને કલયુગ થયેલ થયું કલ યુગ પલટો સચયુક્ત કેવું સચિગ ના કેવાય સચ્યુક જેવી ગાય છે આ જેવી ગાય છે જેમ કલેક્ટર એમ કહીએ કે અમલકાર કોણ છે ના લાગે ચાલુ હવે કલેક્ટર હવે કેસ ક્યારે આવશે એમ પૂછે છે ભાઈ આવી રહ્યો છે ને આવી રહ્યો બધા એડિટર શું બોલ્યો બોબડું હા કોઈ સત્ય બોલ્યો ગા છે બોલ્યો દીપ ના માર્યો જેટલું સમજાય એટલું જાહેર કરવું એ કરતા પોતાના લાલ લાલચ માટે ભાઈને માટે આ હમણે પેલા એડિટર બહાર પાડ્યું પેલા રીબરો છે મનમાં બઉ બઉ ભારે કામ કર્યું છે સમાજ ના વિરોધી બધા પાસે પડ્યા પણ મને ત્યાં કર્યું ને તેથી બઉ સારું થયું કઈ પોતાની લાલચ ને માટે એટલા સારું બરાબર લાલચ મુખ્ય મુખ્ય લાલત તંત્રી એ મુંબઈ સમાચાર એ તંત્રી કોણ છે હિંમતભાઈ ના મિત્ર છે હિંમતભાઈ કોને મિત્ર નથી એ કોણ મે નિમિત્તો થશે તો જ કામ થશે તો જ કામ કારણ કે બધે બને છે માણસ હોય ને તેને આજુબાજુ કાઢી નાખ્યો મૂરિયા સાથે કાઢી બે આ તો માણસ હતો તેમ કઈ દે કાઢી મૂરિયા સાથે કાઢી અને ક્યાંય ભેગી દે જય જય બં નો ગળો ભરાય એ તો ખાલી આ ખોટા નો ઘડો ભરાય રહ્યો હવેડે એમ કાલે થઈ ગયું અને પછી હારાનો ગાડો કરે છે એટલે ખોટું હોય ને હારું ખોટું તો ભગવાન હોતું નથી આ સમાજ ના આધીન છે બુદ્ધિ ના આધીન બુદ્ધિ ભગવાન હારું ખોટું હોય તો બધું સરખું ભગવાન ઓછું આ ફીણ મારી નાખવાનું તું હેત કે દાડું કરવાનું ઓછું કઈ ને લોકો કેમ કે માન્યતા ને લીધે દીધી છે બાકી બીજું કોઈ દુઃખ છે નહિ માન્યતા ને લઈ નતા અત્યંત દુઃખી હોય અને બે અમારે ઘરે માન્યતા બરાબર હું એવું છું ને કે આમ દિલ્હી નાક હોય ને આ બેડ ને એને બઉ સારું કર્યું હતું કે નહી એવા દિવસ છે નહી આ બધા નઈ જે દિવસ છે એ કેવા દિવસ છે જેમ ચાવી આપેલા કુતરા હોય ને એના કેવા દિવસ છે બરાબર પણ તે ચાવી ઉતરી જાય પછી બંધ થઈ જાય ને મને એનો જેમ જેમ હું આ સત્તરમાં આવતો જોઉં છું તેમ તેમ મને એનો દરરોજ વધારે વધારે અનુભવ થતો જાય એટલે હું વિચારતો તો થોડા દિવસ બરોડા રહેવા છું હલો એક કલાક આવ્યો નહી જયારે ના હોય ત્યારે આ કલાક ની એક કલાક ને ગણતરી બની છે ના લેતા વધારે એવું નઈ બધું બદલો તો બરાબર ટાઈમ આવે તો લઈને વાણી આપ તમા પટેલ હજુ રે વાણિયા ના રે હા એ બરાબર હિસાબ રાખે તો આપણને ખબર ના પડે તેમ લે ગજુ કાપે તો ખબર ના પડે ના પડે વાણિયાની વાણિયાની ખબર ના પડે ભાઈ કેમ નહી કેતા પ્રેમથી ભાઈ કેમ નથી લોકો પ્રેમજી ભાઈ કે આપણા થી કેવાય કે નહી લોકો પ્રેમજી ભાઈ કેતા લોકો પ્રેમજી કેતા એટલે એને કર્યું હું પ્રેમજી ભાઈ છું એટલે લોકો પ્રેમજી કે હા હા લોકો આવી જ હોય છે કચ્છ ના છે નહી વાત કરો આપડે કાત્રી છે મને એવું લાગે છે હા પ્રેમજી તમારું નામ નહી નામ ખરું તમારું નામ હાજર એ તમે નામ ના માલિક આ બરોબર તમારું નામ એટલે તમે નામ માલિક નહીં હાજર કોણ માલિક તરીકે માલિક તરીકે તમે કોણ માલિક તરીકે હું પ્રેમજી નામ ના માલિક મારું નામ પ્રેમજી બરોબર એટલે માલિક તમે થયો ને મારું ઘડિયાળ હું સમજી શકતો નથી એમાં કઈ સમજી શકતો નથી કેવું એમાં કેટલી મસ્ત ઓગણપચાસ ઓગણ પચાસ વર્ષ થયા પચાસ વર્ષ ત્યારે ના ક્યારે અત્યારે ચાલના